તે પણ આપડે એવું પ્રતિકળ કરી પ્રતિકોળના અત્યારે એના બધા પોલીસો ફરી કરે તારે લાગે છે લાગે છે બધી ગાંઠો ઉડી જાય ને તૂટી જાય જેમ જેમ ઘાંઠો તૂટી જાય હાસ્ય ઉડી ગયે છે ખોટ ગયે હાસ્ય ઉડી ગયે છે ભય લાગવો જોઈએ કયા ભાગ ને કેવાય ગમજતું નથી નથી પડે ખરો ઈચ્છા હોય જરા તો ગુનેગાર નથી સમજી આંખવા જેવું નથી ભાઈ નો પ્રશ્ન છે દાદા કેવી રીતે સમજાયું ઘે જોઈએ પોતા ઘેરે છે તેવું છે નઈ કે અજુકતું નથી એ છતાં પણ જોડે એટલું સમજવું પડે કે એટલા આ કારણ તમે જણાવી ના હોય છે કેવું માનવ એટલે બને ત્યાં સુધી અમારે સાચ જવું હોય આ બને અમે તમને ટૂંકામાં કહીએ ઇન શોર્ટ આ તો જેને આત્મિક સંબંધી કોઈ જાતનું સુખ ના આવતું હોય એને તો સંસારમાં કે થાય હોય શું થાય કારણ કે આટલી બધી બળતરા બળતરાય ને સત્યમાં નતા આવ્યા સત્યમાં આવું વિકાર આવ્યો નતા સત્યમાં વાપરમાં નહોતા વિકાર શું કહે આ તો કહ્યું બળતરા લે બિચારામાં પડે છે શું થાય છે આખો દાડો પડ્યા કરે આમ ખોટ ગઈ આમ કે ગમે જ કઈ રીતે આત્માનું સુખ ના આવતું હોય ત્યાં સુધી આપણે એવું ના કહેવાય કે તમે આમ કેમ કરો છો શું ક્યાં જાય બિચારા જો પશુ હોય તો નિયમ હોય છે છે છે ભેદ ધંધો ના ભેદ ધમજ કરે આના જ્ઞાન ના આધારે બ્રહ્મચર્ય પાડે કેટલી જ કરી છે ને પૂર્વે ભરેલી તે મારે નવો માલ તાર કેમનું માળી જ્ઞાન છે તો આપ થાય છે ખરા છે ને પછી સોના વર્કશોપ કરવાનું લોકો દેખાવ માટે કરવું પડે લોકિક કરવું કરે વ્યવહારિક છે જ્ઞાન નો અપચો એટલે શું તો આપે એમ કહ્યું કે જુવાન છોકરાઓ માટે છે વાત કે જ્ઞાન અપચો એમને થઈ જાય તો એ પૂછે એ શું છે એમ મોટા એરણ ના આવે જવાની જોર થી આવરણ આવે શું થાય જવાની સ્વાભાવિક કેવાય આપડે એને એમ ના કહી શકીએ તને આમ કેમ શું કારણ કે આપડે એક નવ વાગે પાણી આવે છે દરેક ચીજમાં તો દરેક ચીજમાં એને ભાવ તાલ જોઈ ને પછી વેચાત વેચીએ છીએ એ રીતે દરેક માં શુદ્ધ ઉપયોગ રાખીને કામ રહેવું પડે આજે અમે દુકાનમાં દરેક માલ વેચીએ છીએ એમાં દરેક વખતે ઉપયોગ ના થવું જોઈએ વખત પાર અડો કલાક તો પ્રતિક્રમ કરવું પડે પણ થાય એમ તો આપડે કાતે પડીએ આપણી ભૂલ છે દાદા એમાં કઈ ને કઈ પુસાદ જોયે ને કેટલા છોકરા વડોદરા માં જે દર રવિવારે પુરુદ મળે અમે એક જ છે છોકરા મારી દીધો છોકરા ને અરૈયા હરૈયા હોય હરૈયા એટલે હરૈયા હરૈયા ઢોરયા હરૈયા ઢોર હરૈયા એટલે જેનું આવે તેનું ખાઈ જાય જેનું આત્મા એમ હું ખાઈ ને ભાઈ હોય છે એમ આ રૈયા આખલા રૈયા પાડ્યા એમાં તને વિચાર ના આવ્યો તારે બેન બેન નીકળી છે તેનો તને વિચાર નથી આવતો ભાન વગર નો જેવો ધક્કો મારશો ને તેવા પરિણામ ઉભો થશે આ જગત બગાડવા જેવું છે નહી બગડી ગયું હોય તો સહન કરી લેવું ફરી નવે બગાડવું તો અરૈયા ઢોરની પે આવીને ખાઈ જાય પોતાની બઉ જૂજ માણસો છે કે જેને કઈ ગયું આમાં પોતાની એ છે શું મહત્વતા સમજાય છે આખું વડોદરા બધું આ બધા મહાત્મા પ્રતિકોળ પાર વગર નો કરો નીકળે નહિ વાત નીકળી ગઈ છે કેવી રીતે સંસારિક સુખ તો હોય જ નહીં અમારે દેખાય પુણ્ય બહુ મોટું હોય કારણ કે ખરા ને ભોળા માણસ ને આ બોળા આકારના જીવો કહેવાય